કમાયા આવી જગાએ વાપર્યા નહી છે કોઈને સુખ આપવા જઈએ માની કોઈને સુખ આપી છે આપડે કોઈને સુખ આપીએ છીએ અહંકાર ને ખબર પડે છે ને કે હું કોઈને સુખ આપી રહ્યો છું અહંકાર અહંકાર ને ખબર પડે ને કે બીજાને સુખ આપી રહ્યો છું તેનું સુખ જાય ભારતી કે કે ને હોય તેના અહંકાર વધવાનો હોય અહંકાર પણ જ વધતો કારણ કે બેલેન્સ તો હોવું છે બેલેન્સ હોય છે હવે બધે નઈ હવે તો અંદર પ્રગટ થતો જાય સારું કામ થાય છે બધું બધી લેજે ભગવાન ને બધા ઘણા ભગવાન નિરાકાર કે છે ઘણા કે છે ભગવાન તો સાકાર જ છે અને દરેક જુદી જુદી રીત હોય છે ભગવાન ભજવાની સાકાર છે અને દરેક ની જુદી જુદી રીત હોય છે ભજવાની કોઈ સાકાર તરીકે ભજે કોઈ નિરાકાર તરીકે ભજે તો આપડે એમાં સમજવું શું અને આપડે કઈ રીતે ભજવા શું કરવું હું કોણ છું બહન થયેલું હોય તે શું નામ તમારું ખરેખર મહેશ પોતે કોણ છે મનુષ્ય અરે મનુષ્ય બોય નું છે યુ આર નોટિઝન ઇઝ યુ આર યુ તમે કોણ છો આપડો આત્મા અંદર નું અંદર નું આત્મા હા તેને ઓળખો ભગવાન છે આત્મા ત્યાં સુધી અહિયાં આગળ રૂબરૂ ના પણ ભાગ બતાવનાર ચાલ તમારા હાથમાં તમને એક થયું જ્ઞાની પુર છે એમને કયા પ્રમાણ ચાલુ તમારું નામ શું છે દાદા વિનોદભાઈ પૂછે છે કે ખરેખર આત્મા જેવું કઈ છે કે ખાલી આભાસ જ છે એ પૂછે છે આત્મા તો પરમાત્મા જ છે પરમાત્મા તત્વ એક જ છે ને આજે આત્મા મુખ્ય વસ્તુ છે આભાસ છે ને આત્માની એવી વસ્તુ નથી પરમાત્મા તત્વ એક જ છે ને એવું નથી એ આત્મા પોતે જ પરમાત્મા છે અને ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ આપડે આભાસ કર્યો છે તો પ્રતિકત નો નથી ને એમ કે છે કે ક્રિએશન અને ક્રિએટર એ એક જ છે તો પછી આત્મા ક્યાંથી આવ્યો એમાં ક્રિએશન અને ક્રિએટર બે એક જ છે અને પ્રકૃતિ બંને એક જ છે તો પછી આત્મા એમાં આવ્યો ક્યાંથી પાણી નો ક્રિએટર કોણ ક્યાં ગયા પાણી નો ક્રિએટર કોણ કરે કરે કોઈ ક્રિએટર છે આપડે માનીએ તો મોક્ષ છીએ આપડે બંદર માં માનીએ તો મોક્ષ જ છે ને મોક્ષ એવી વસ્તુ આ બધા મોક્ષ માં બેઠેલા છે તમે એકલા ઉપાધી માં છો બે કલાક માં છે ને એટલે પોતાની પણ એના પર એ જુદા છે રેસ્ટ્રિક્શન જુદા છે માણસ તો બંધન માં છે એમ કે છે કે એક માણસ જેલ માં હોય એ બે કલાક પણ જેલ માં બેઠો હોય તો એ જેલ માં છે એમ માને આ ફૂટા છે આ બધા ચિંતા નથી એન્ના મુખ શું કહ્યું આ સંસારમાં કોઈ પણ દુખાડે નહીં એન્નુખ અહી જો મુક્તિ થઈ આ દેહ સાથે મુક્તિ થઈ જાય છે બધું છે આ બધું બધા ની મહાત્મા સાધુ હોય વાત કરી તમારા આત્મા નું કલ્યાણ કરે એમ કે ઘણા રસ્તા બતાવે છે કુવામાં કઈ રીતે પડ્યો સમુદ્ર બિંદુ સમુદ્ર ની જુદું કઈ થયું કે જુદા છે અલ્પ છે આત્મા એમ કે છે મારું એમ છે કશું કે જુદું પડ્યું તો પડવાનું બી નથી આપડે પોતે જ પરમાત્મા છીએ એમ કે છે એમ કે છે કે અહિયાં બધા સાધુ ને સંતો જે આવે છે એમ કે છે કે આત્મા નું કલ્યાણ કરો આત્મા નું કલ્યાણ કરો તો કે મારે આત્મા કલ્યાણ નથી કરવું પણ આત્મા ને પરમાત્મા એક છે પરમાત્મા થી આત્મા જુદો કેવી રીતે પડ્યો જુદો પડ્યો ઢગલા માં જોવાનું છે ને અહીં જોવાનું છે શું કરવું એ રીતે દરેક ના માં ફૂલ ભગવાન બેઠેલો છે લોકો શું સ્વીકારશે ભગવાન અઉંશ ભેગાયા છે એટલે મોટું કોરું હોય ને એને કાપી ટુકડા કર્યા એવી રીતે અઉંશ ભેગા છે ભગવાન ના ટુકડા કરો છો ભગવાન સર્વ છે ભગવાન દર્શન કર્યા હોય એવા છે કોઈ સાચું હા બધા અને સાચા ભગવાન એમની ઉપર કોઈ બીજો ભગવાન છે જ નહીં એની ઉપર કરવા વાળો દર્શન કરનારો કોણ અને કોના દર્શન કરવાના હા ભાઈ એ થયા પછી અત્યારે શું નામ છે આપનું વિનોદભાઈ વિનોદભાઈ વિનોદભાઈ તમે થઈ ગયા છો હિલો છો નામ છે એટલે આ કિલાક નહીં આવે છ પરમા પરમાત્મા એવું થતું અમને ગાર બળો છે ને અમને ગાર બળો કે નથી જાણતા આપડે ઇગ્નોરન્સ એટલે દાદા અજ્ઞાનતા ને લીધે જાણતા નથી કે કોણ છીએ એટલે આ ભાઈ જાણવું છે ને જાણે કહું છું ને એટલે અજ્ઞાનતા છે ત્યાં સુધી ખબર નથી પણ જાણું એટલે આત્મા નથી ને પરમાત્મા નથી ના જાણ્યું એટલે આત્મા છે અને પરમાત્મા છે નહી તો જાણો આત્મા પરમાત્મા નથી પાણી થઇ જાય શું કર્યું કરવું ના પડે આમ થાય તે ખોટી માન્યતા પછી ભગવાન પગે લાગો ને બધું થાય તે ખોટી જ માન્યતા છે ભગવાન કલ્પના થી કરે છે ભગવાન બીજું ભલે એ લોકો જોઈ તો આનંદ મળી જાય ઇન્દ્રિયો આનંદ મળે ને જો સાચો આનંદ આપે ને સાચો આપ માં જાણ્યા પછી આનંદ થાય આનંદ સ્વરૂપ ની વાત નથી કરતો જે આ બધી લોકો ભજે છે કે ભાઈ આને હું પૂજવાથી સંતો બધા એમ કે છે કે આની પૂજા કરો તો તમને આ મળશે અને આ ને તો તમને આ મળશે એ બધી વાત ખોટી જ છે ને કારણ કે શંકર અરે કૃષ્ણ ભગવાને કીધું છે ગીતા માં બીજા લોકો છે ખબર જ નથી બધા જઈ તમે કોલેજ માં હોય પણ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ મારા માસ્ટર લડા બીજા લોકો જોઈ ને પાસે સંતો બધું ખોટું નથી તમને એડ્રેસ થાય તો કોઈ છે નહી તો આપડે બીજી જગ્યાએ ફરી કાઢવું છતાં એ ભગવાન નું નામ દેવાથી અજ્ઞાન માં આવે છે એ ભગવાન કે મુસલમાન બધા વૈજ્ઞાનિક રીતે લાભ કેવી રીતે નથી એ સમજે પણ મૂળ જગ્યા પહોંચે જવાબદારી એ ગાર પડે આ પહોચે બેસારમાં સુખો અત્યારે તમે કલ્પિત સુખો માં હતો જોયું નથી સાસુ સુખાયા પછી જાય નઈ આ તો કલ્પિત દુખાવે એટલે પછી જાય પધલ ઉભા થયા જ કરે અત્યાર સુધી જ્ઞાની ને મળ્યા વગર ભૌતિક સુખ એવી ખ્યાલ હતો વિશ્વાસ આજે આનંદ હોય શકે એ ખબર બધા પ્રશ્નો પૂછાય ખોટો પ્રશ્ન સીધો કરી હતી કે શું પૂછવા મારો સમજી પૂછે તો સીધી રીતે ચાલે ને ખબર પડે કે મારી ભૂલ થાય છે એના સિવાય બીજું કોઈ છે જ નહીં આના સિવાય બધું પ્રાર્થની હશે કલ્પના છે ખાલી આમ ભ્રમ છે જગત મિત છે મકાન લાગે કે સત્ય વસ્તુ હોય તો કાયમ માટે મીઠા છે તો જતો રહ્યું દાદા એમ કે આ જે મિથ્યા જે છે જે જૂઠું છે આત્મા અવિનાશી સત્ય છે આ બધું સત્ય છે પણ વિનાશી છે શું છે બદલા થોડા વખત નાશ થાય છે બા બોલે આ તો એમ કે છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ કે છે ભયંકર ગુનો છે જગત બિલકુલ સત્ય છે પણ આ રિલેટિવ સત્ય છે તમે જો જૂઠું તો મીઠા કેવાય અત્યારે આ ઘડીએ છે ને એને વિનાશ કાલે થાય છે અત્યારે આ ઘડીએ સત્ય સાચું ના કહેવાય ને સાચું પીસો ના ખેધું ને વિનાશ જૂઠું બી ના કહેવાય સત્ય છે ને એટલે લોકો સત્ય મીઠ્યા શબ્દો આપવાનું તમને કહું કોઈ છોકરી ઉભી હોય કોઈ ઉઠાઈ જાય પેલા સંતોષ બેઠો બેઠો મિથ્યા છે શંકરાચાર્ય સમજી ને બોલે એ શું કે છે પોતાના શિષ્યો ને આ વિનાશી છે મિથ્યા છે આપડા હાથમાં એકલો સત્ય છે એમના હાથમાં ભણી દોડવા માટે બોલેલા પણ લોકો એ બધું માને લુગા જગત ને થયા તો એમ કે છે કે તો આ જગત ત્રણે કાળ માં હોવું જોઈએ ને તો આ ત્રણેય કાળ માં હોય ને મરી ગઈ તો હું સત્ય હોય તો સત્ય વિનાશી છે સત્ય છે પણ વિનાશી છે પણ વિનાશી છે મીઠા હોય ને તો લોકો રસ્તા ઉપર પૈસા પડી ગયા હોય બધી જગ્યા એક હોય ને મિત્યા હોય તો બહાર ના ઉઘાડા સુધી જાય લોકો પૈસા રસ્તા પર પડ્યા રસ્તો એક બધા પૈસા દેખાય છે રસ્તા પર નહીં એનું કારણ છે તમારી અંદર મનો ચેના પર એમને પેલા એમ કીધું કે હું નાનો હો તો પછી મોટો થયો બુઢો થઈ મરી જઈશ તો હું સત્ય હો રહેવો જ જોઈએ ને ત્રણ કાળ શક્ય નથી ને આત્મા સત્ય છે એટલે પુરુષ પુરુષ કહેવામાં આવે જે બ્રહ્મ પુરુષ છે પુરુષ સત્ય છે ને ફળ ને પકૃતિ મારાજી જગત ઉત્પન્ન થયું એ બધું તો વિનાથી છે સત્ય કહેવામાં આવે ब्रह्म है सत्य चे चे। पुरुष ब्रह्म पुरुष कहते सत्य है प्रकृति मिथिया प्रकृति से मिथ्या जगत उभर મીઠ્યા દુઃખ થાય તો પડે છે એમ કે છે કે સુખ દુઃખ તો મન નું કારણ છે મન નું કારણ નથી ખરેખર છે દુઃખ જ છે જગત બિલકુલ કાયમ નું સત્ય છે પણ વિનાશી સત્ય છે અને પેલું વિનાશ્ય છે સાચું લાગે છે જૂથું છે જગત જુઠું છે લોહી બસ તો આવે ને એ તો જ લોહી ભાઈ લોહી છે તમે જયારે તમારા મન ની અંદર હોય તમારા મન મા તરીકે જગત છે સૂક્ષ્મ દેવ છે બહાર જોટો પડે મુશ્કેલ છે હવે મન ની એક બાજુ તમે હો ત્યારે તમે જગત ના છો અને બિયોન્ડ મન હો ત્યારે તમે ખુશ થશે તમે મન ની કઈ બાજુ છો એના પર આધાર રાખે છે એમની પણ બે લાગશે બે લાખ છે ખબર પડશે આવું કરે દુનિયા અમે કેમ બટ રાતી નથી ખોટું લોકો લઈ લીધું શંકરાચાર્ય કેવા ગયા થતું લોકો લઈ લીધું મીઠ્યા કોઈ જશે આપડે તો વડી રાઇફમાં જીવે છે એટલા માટે આપડે પણ રિયલ માઇફ સર જુદી રીતે પુર્યવસ્થા નો પૂછ્યું ગમ કેમ જગત મીઠા કહી શકો આપણા જવા માટે તો જગત કેવાય કેવાઈટ કે મારી આ અવસ્થા માં હું જગત માં જીવું છું એટલા માટે મારા જગત સત્ય છે પણ જેની તુર્યાવસ્થા છે એ લોકો માટે જગત મીઠ્યા છે જે લોકો તુર્યાવસ્થા માં જીવે છે સાંભળેલી વાંચેલી જોઈલી આપડે જે છે એમની જો વાત કરો એમને બધું એવું છે તમે કહો છો દુર્યાવસ્થા ને રજૂ ની છે એ લોકો માટે છે પણ એટલે આપી શકો છો કેવાય સાથે મળ્યા ના કોઈ નઈ કોઈ સંત એવો છે નહીં દુનિયામાં કે સૂર્યાવસ્થા માં બધી ગ્વા વાતો કરે લોકો પૈસા ની વાત એવા સંતો હવે કોઈ સંતો નથી સ્વામી યોગાનંદ થઈ ગયા એમ કે જે અહિયાં એક સ્વામી યોગાનંદ હતા એ તો હવે લાખો યોગાનંદ હોય કશું હોય એમાં એ સસ્તી વસ્તુ નથી કે તુર્યા થાય ગાર કોઈ જાય છપના માં હોય ક્યાં નથી વાતો કરી શું કહ્યું એમ પૂછે છે કે રમણ માર્ષિ હતા તુર્યાવસ્થામાં કોઈ શું કયું આ ભાઈ પૂછે છે કે રામકૃષ્ણ હતા પહેલી વાત કયા તો શું પૂજા કામ હોય માટે બાજુ જઈ રહ્યા છે રમણ મહર્ષિ પર નથી આ બે જગ્યાએ બુદ્ધિ નથી સામ્રાજ નથી હાટીલી છે આ પ્રાપ્તિ કરશે સૂર્યાવસ્તા શું કયું અને જ્યાં બુદ્ધિ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ જ નથી શું કહ્યું જોઈએ કે આપડે કપડા સુટિક કલ્યાણ ભગવાન ને ભજી નું કામ થશે પછી એમ કે કે આ વહેલો મોડો પ્રલય તો થવાનો જ છે તો જે આત્મા ભજે છે કે નથી ભજતો તેમાં શું ફરક પડ્યો અને મોક્ષ માટે ભજે છે જે અને જે નથી ભજતો તેમાં શું ફરક પડ્યો કારણ કે પૃથ્વી પ્રલય થવાનો છે એટલે બધા મોક્ષ મળવાનું છે પ્રલય કોને મોકત થયો શું ક્રિએશન કરશે એમ કે પ્રલય થવાનો છે અને જો જગાત વિનાશી સત્ય છે તો પ્રલય ઓટોમેટિક બધા વિનાશ થઈ જશે પછી પાછું ક્રિએટર બીજું ક્રિએશન કરશે બધું ખોટું સારું ચાલે છે જગત વિનાશ થયેલું જ નથી કોઈ દળે જગત માં અવિનાશી તત્વો છે અવિનાશી છે ને અવિનાશી ને એનો થાય જ નહીં તો આપડે કેમ આ પાંચ તત્વ માંથી મનુષ્ય નથી બનાવી શકતા આ ક્રિએટર મનુષ્ય બનાવી શકે છે આ કુભાર છે ઉત્પાદન કારણ અને કરોડિયો જાડુ બનાવે છે એમ આ ઈશ્વરે પોતાના માંથી દુનિયા બનાવી છે દુનિયા અને ઈશ્વર એક જ છે ને એવું નથી ભગવાન એટલા નથી બીજા પાંચ તત્વો છે છ તત્વ થી આ જગત મને આવી પંચમહાભૂત કહીએ છીએ નામ પાણી વાણી બધું વિનાશી તત્વ છે શું છે બીજા છ તત્વ છે એમાં એક આકાશ આવી ગયો બધું એવા કર્યું છે અહીંયા આવતા આવડે થોડે આમ વખત ખરાબ કરી દેખ્યું છે તને શરૂ દેખાય છે બધું મોડું હા દેખાય कोई कोक दिखाई दादा कोको अपना पड़ोसी ना अंदर मन शू कर बुद्धि शु कर એ રીતે વધારે થાય છે ઝું કરે છેતરા છેતરા રહેલા દાદા કાલે તમે કહ્યું ને કેટલાય આત્મા જુએ છે આંગળી ઊંચી તો બધા આંગળી ઊંચી હું રહી ગયો કે આમાંથી કેટલા આ કેટલા આત્મા જુએ છે તો બધા આંગળી ઊંચી કરી મહાત્માઓ તો કે હું આંગળી ઊંચી કરવાનું રહી ગયો બઉ ભી ગયા ખુલાસો રહ્યા બધા મુંબઈ જવું છે લક્ષ્મા રે એ રીતે આપડે બોસ માં જવું છે લક્ષ્મ રહેવું છે આપડા એ બાજુ જવા નીકળ્યા એ બાજુ જવા નીકળ્યા જેટલું જોર કરીએ એટલું આપડે ભેગા થાય તો પ્લેન ની માફું ચાલે ટ્રેન ઈ મારું ચાલે જેટલું ટ્રેન થી પ્લેન થી જાય એટલું આતું જો બધા પ્લેન વાળા જો લોક મને સુવાળો કરે એનું હું કરોર્મલ આવી જાય દાદા તમે તો અંદર ખારાસ રવા જાય ખબર પડે છે નીકળે છે પૈસા ની વાત થાય તો ગમે બીજી વાત મોડી લાગે જેમાં નફો ના આવે તે બધું એ બધું સાઈડ નું થઈ ગયું સાઈડ સાઈડ નું ફોન ઉપલબ કોમ ઉપલબ્ધ વ્યવહાર કરવા તો પડે જ ને હા તો ભરજીયાત હોય આપડે ના કહીએ ચાલે દાદાજી રીત જોઈએ એટલે પછી આપડે આપી જઈએ ને એમની રીત જોઈ લીધી એટલે થઈ રહ્યું છે ભાઈ એમ કથા છે ઘટાડું એક તો ઉકળાટ થતો હોય પડિયા હજાર એક રૂપિયા હજાર એક ડોલર નું કઈ લાશ તૂટી ગયું હોય ઘરમાં ઘરના બધા મનમાં ઉકાળાટ થયા કર